ઘણો પાસ નિવેડો આવ્યો નહી પછી બોલ્યો કે જણા લગે તત્પી ચીન્યો નહી ત્યાં સુધી સાધના બીજું કઈ થોડી વાર ગુસ્સો આવી જાય જવાબ અપાઈ જવાય પછી મનમાં પપડી પણ બોલાવેલ નંબર ટુ કઈક બોલે તો સામો જવાબ આપી જાય ગુસ્સો આવી જાય પછી કાઈ નહી પછી કાઈ નહી પણ તો હોય કે આદ્ર દેખવા મે ભરેલા માલ તોમાંથી આવી જાય કે મનમાં કહી કેતે હોય તો મનમાં કહી ના કે મનમાં જ આવીને બોલે છે કે જવાબ આપીયો ફાઈલ નંબર 2 તો આપણે રાખ્યું છે આ નાજી કુજી લાવ્યે જિન આ ફાઇલ નંબર ટુ રાજી ખુશી નાબરજી મસ્જી હાશી ના ફાઇલ નંબર ટુ જે ઉપાય શું એ બતાવ પોતાનું નથી માને છે એ બધું છે પોતાનું નથી પોતાનું માને શું નામ તમારું કપિલભાઈ કોટડીયા કપિલભાઈ કોટડીયા કપિલભાઈ કોચડીયા કપિલભાઈ કપિલભાઈ હવે શાસ્ત્ર વાતા હું આત્મા છું સાચું બનાવવાના ઉપાય તો શોધવું છે ને તો કલસણ મોતી થાય નહીં સાચો જ સાચો થાય કલસણ મોતી સાચા પૂછા થાય નઈ સાચા મોતી જ જોઈએ ઉપદેશ જીવ માં જાય કે હું સુધાત્મા છું છે ને કારણ કે છે શબ્દ છે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ હિન્દુસ્તા વીસ હજાર જોડાગણા છે કોને બેસ્યો ખરો જ ને રૂપિયા નું ઇનામ નહી હું મોટો કે આપડે કઈ કાય આપણે વધે ઉઠતો મારે તમે કોઈ બુદ્ધિ તો બુદ્ધિ વગર નો કોઈ માણસ બોલે નઈ વર્લ્ડ માં બુદ્ધિ વગર ના તમારે શું જોઈ આપી રાખી બીજું જે માર વટ કરવું હોય બીજું કઈ જોઈતું હોય ભગવાન જોવા હોય જે કઈ જોઈતું હોય કહો બંધરણ માં છૂટવાનું પડતું નથી ને બંધાયેલા છે એ તો દારૂ ચડેલો હોય તો ગટર માં હાથ ગાળેલો ગમે ઉતરી જાય એટલે જલ્દી પતાવે તો જઈએ જઈએ પતે બધી ચાવી એવું બને ગપ્પુ નામ પુસ્તકો વાંચવાથી એમ પુસ્તકો વાંચવાથી પુસ્તકો બહુ કામ કરે છે પુસ્તકો વાંચવાથી જઈ આવે છું છે ને યુવાચાર્યુ ગાડી તો અટકતી નથી પણ છે ભારત પડે દારૂ પી આ ખોરાક ખોરાક નો દારૂ થઈ જાય છે અને દારૂ છે ખોરાક નો દારૂ થઈ જાય છે નમસ્કાર વિધિ બોલવાની મંત્રો દાદા ભગવાન અસિષયું કે મનમાં બોલું છું મોડે મોડે બોલું છું મારે પાંચ કે શું કામ છે જે પૈસા ભેગા થયેલા ઘર માં વાપરતો રસી આપી દે રસિક રસીકભાઈ કેટલા પાંચસો રૂપિયા પાછો છપા માટે વધારે હોય કે ના હોય એ ભગવાન જાણે એ જોવાનું આપડે તો ધન લેવાતું જ આ જ્ઞાનદાન quanto the lok ban che hat se loko avle to thelti gyan dal ke hai na tapas aaplo to paiso hoy nahi aaplo to vyavhar sati bil kayo to tapav jeu hai ha paisa api ji mara le matman hai ha ha amdar aapre he amdar aap ha વ્યવસ્થિત નું અંગ્રેજી શું વ્યવસ્થિત નું અંગ્રેજી માં શું કેવું શબ્દ આ વ્યવસ્થિત દાદા દાદા નું મંતવ્ય એવું આક્રમિજ્ઞાન છે ને અક્રમ એમાં બધો પ્રમિક્ઞા શબ્દ છે બધા તમે જે જગ્યા બેઠા છે ને એ કોઈ કારણ હશે જે વખતે આ વ્યવસ્થિત શબ્દ કરતો હતો ત્યારે મને એક સ્ત્રોત્ર મળ્યું એ પેલા સ્ત્રોત મારે મારી પાસે હતું અને વાંચેલું નહિ અને એ સ્ત્રોત્ર આ શ્લોક છે મેંવામાં આવ્યો એમાં યા ગયા છે ને તે નથી ક્રમ પદપર્યા જુદું છે ના એ નહી એ નહી આ તો વૈજ્ઞાનિક વસ્તુ છે ક્રમ પથ જુદી વસ્તુ છે પરમાનંદ સંયુક્ત નિર્વિકાર નિરામયમીના પશ્યંત આ સ્ત્રોત્ર છે પરમાન ભાગ છે એમાં વ્યવસ્થિત શબ્દ વાપરો છે એ સ્ત્રોત્ર નું નામ છે પરમાન સંયુક્ત નિરામય નિરામયમ નિરામયમ નિર્વિકારમ નિરામય કોને બોલાય આ દશા થયેલી હોય બોલાય કક્ષા છે એટલે આ શિક્ષક છેલ્લી દશાવાળા બોલી શકે જ્ઞાની પૂરી ના બોલી શકે કારણ કે અહંકાર ખુલ્લો છે ચાલી ટકાના જ્ઞાની હોય ટકાના તો ચાલીસ ટકા અહંકાર ખુલ્લો હોય અહંકાર ડબો કર્યો નહી વ્યવસ્થિત અહંકાર ખલાસ થઈ ગયા પછી વ્યવસ્થિત સમજો સમજાય ને એટલે આ બધાના માટે અહંકાર એ બંધ કર્યા પછી વ્યવસ્થિત આપીએ અહંકાર બંધ કર્યા પછી જ્ઞાની પુરુષથી વ્યવસ્થિત એવું બોલાય નહીં કમી માર્ગના જ્ઞાન કારણ કે એમાં એસી ટકાનું જ્ઞાન હોય વીસ ટકા બાકી રહ્યું તેનો અહંકાર હોય એટલે વ્યવસ્થિત ના બોલાય મારે કરવાનું રહ્યું એમ કે કરવાનું રહ્યું અહીં કરવાનું ના હોય शास्त्रो कल की अवतार तात आए शास्त्रो शास्त्रो कल की अवतार तात आए માણસ ની પ્રકૃતિ સમજાય માણસ ની પ્રકૃતિ સમજાય શું સમજી મુ છે કે પ્રકૃતિ બધા જ્યાં સુધી મોક્ષ ન જવાય ત્યાં સુધી બીજી જિજ્ઞાસાઓ જાગે ખાતરી નથી તમે ખાતરી નથી મોક્ષ જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી આવી જિજ્ઞાસાઓ જાગે શું આપે કશગીરી આપડે શું હાલે મોક્ષ માગી દેવો રોકડો જેને કીધે એના કરતા ઉત્તમ પ્રકાર નો તો આપડે ચો ન હોય તો થશે સાચો સાધન છે સાચો સાધ્ય વસ્તુ નથી શું છે સાધ્ય વસ્તુ આત્મા અનુભવ અનુભવ આત્મા એ સાધ્ય ત્યાં કોઈ કાર્યતા ના થાય એ ભગવાન મહાવીરે ત્યાગ નહી કરેલો ભગવાન મહાવીરે ત્યાગ નહીં કરેલો પસંદ કરતા ઘર છોડ્યું કુટુંબ છોડ્યું કુટુંબ છોડ્યું વૈભવ છોડ્યો ઘરબાર છોડ્યો એ દાદાકારી નિરહંકારી છોડે નિરહંકાર છોડી શકે અહંકારી છોડી ના શકે શકે અહંકારી છોડી ના શકે હા એ છોડે રહી અહંકારી હોય ત્યાગ કરેલી અહંકારી હોય ક્યાં હોય અહંકાર જે કઈ બધી હું આ ત્યાગ કરું આ ત્યાગ અહંકાર પાસે કામ કરી રહ્યો કરે ભગવાન ત્યાગ ના કરે કોઈ ચીજ નો ત્યાગ અહંકાર છે શાસ્ત્રો બે પ્રકાર ના ત્યાગ આવે છે ભાવ ત્યાગ અને ભવ્ય ત્યાગ એનું શું शास्त्र में प्रकार न्याग आए एक, आने एक द्रदे द्रदे द्रदे भाव त्याग एक मूर्चा न्यागर मूर्छा हो वस्तु नो त्याग करव जरूरी है शास्त्र में एक वस्तु हो त्याग करव जो कारण वस्तु हो पी मूर्छा हो त्याग करना को अहंकार हो ત્યાગ થતો નથી તો પછી ત્યાગ કરનારો બીજો સંસાર ઉભો કરે ત્યાગ માટે બિલાડી ને બધું લઈને ઉભો કરી આ એક નો ત્યાગ કરે બીજું ગ્રહણ કરે છે જે ત્યાગ કરે ને કરી શકે ગ્રહણ કરે ના કરે ભગવાને ત્યાગ કર્યો નથી ત્યાગ કર્યા હતા અહંકાર ઉભો થઈ જાય તમને સમજાય આ ત્યાગ છે ને એ સંયમ ના કેવાય આ ત્યાગ એ સંયમ નથી દેશ હું મુક્ત થયેલો છું પચીસ વ્યક્તિ પડે છે ત્યાગ કરવું ત્યાગ કરવાથી કસરત થાય શું થાય કસરત થાય કસરત થાય એટલે મનોબળ વધે પછી કઈ મોક્ષ માગે એનાથી ત્યાગથી નથી વિતરા पर में त्याग विनातरा करव्य त्याग ने अनुसरे भाव त्याग द्रव्य त्याग ने अनुसरे આ દ્રવ્ય ત્યાગ કરવા જાય છે લોકો એ અહંકાર છે મારી જવું છે એટલે આપડે ટાવર તરફ નઈ જઈએ નક્કી થઈ ગયું નક્કી થઈ ગયું છે એટલે આ બાજુ મોક્ષ પડી વાળ્યો એટલે ત્યાગ જ થઈ ગયો ખરાબ થઇ જાય આ ટિકિટ ને ગુંદર થઇ ગયો ટિકિટ સુટી પડી જાય ટીકા છૂટી જાય હું બી ચા પીતો સિગરેટ પીતો હતો ત્યાગ નહીં કરતો હા જયારે મન નબળું હોય ત્યારે કસરત કરવા માટે ત્યાગ કરવો જોઈએ મન નબળું હોય ત્યારે કસરત કરવા માટે ત્યાગ કરવો જોઈએ મન નબળું હોય ત્યારે હા નબળું હોય મન નબળું હોય ત્યારે ત્યાગ છે તો બધા ના ક્યાં સબરામન હોય છે બધા ના સબરામન તો વસ્તી તો વધારે એ છે ને નબળા મન વાળા માણસો ની સંખ્યા ઘણી ઓછી છે નબળું બનશે બાકી મોક તો સરસ થી ત્યાગ કરો એટલે ડુંગળી તમે દેખો તમને તિરકાર આવે ગમે નહીં જણાવો ને એટલે રાત દ્વેષ થતો ડુંગળી પણ દ્વેષ ઉભો થયો માર્ગ બે કલાક માં પામી શકે એવો છે તો પામતા નથી કારણ કે ત્યાગ ની જરૂર નથી કોટ્યા છે પણ હા એક અત્યારે શાંતિ થવા ગયો નથી ત્યારે તેરાપંથિ મહારાજ ક્યાં છે તમારા માટે તેરાપંથ એમ કે જાઓ છો આગળ દાદા પાસે હિંમતનગર થી પોટમાં ભરી આવ્યો વાતચીત બધી કરવા બદલી નથી બદલી ક્યારે બદલાય ગઈકાલે લોકો બદલી તમે ક્યારે આ જનો આપણે દિગંબર રામને એમાં જનો પેરી જરૂરી છે જે વ્રત રહે એ લોકો જે નિયમો પાડે છે રત્નો જ્ઞાન છે હવે એમાં સમ્યક ચારિત્ર નો છોટો નથી સમ્યટો નથી એ નથી તેનો આ ઉપાય થઈ છે સ્વસંદ જાય સ્વચ્છન જાય બહુ પાડે કે સ્વચ્છ જાય છે કે સ્વચ્છ જાય સ્વચ્છ જાય એવું કેવાથી સ્વચ્છ જાય છે સ્વચ્છંદ જાય એવું આચરણ હોવું જોઈએ ના એ આપેલ વાળો સ્વંદરો વધારવા એ વાત એમને બરોબર બેસતી નથી એ વાત બેસતી નથી એમને ઘરે ઉતરતી નથી કેટલાક ને એવું હોય કેટલાક ના પણ હોય પેલા કઈ સરખા નથી કેટલાક લોકો સ્વચ્છ કાઢવા નામે શ્વસન વધારે પણ છે અને કેટલાક લોકો શ્વસન કાઢવાના પ્રયત્નો કરીને શુદ્ધ પણ થાય છે કેટલાક ની બાબત માં એવું બને કેટલાક ની બાબત માં ના બને કપિલભાઈ કપિલભાઈ કપિલભાઈ કપિલભાઈ સસન એટલે બીજું કઈ નથી તું જે તે સત્સન છે તો ઉપાય કોઈની આજ્ઞા પ્રમાણ ચાલ કે તો પોતાની હંક પોતાની હમક ચાલે ગુરુ ની સેવા કરે છે આધીન થયો હોય તો સસન જાત પ્રત્યક્ષ તે રોકાય અન્ય ઉપાય કયા થકી પ્રાય ચાલીસ ગણો થાય બમડો થાય પણ આ મોંઘવારી હતી ચાલીસ ગણો ફુગાવો થઈ ગયા ફુગાવો થઈ ગયો ફુગાવો થઈ ગયો ફુગાવો થઈ ગયો એટલે આ તમારું કામ સારી રીતે જો હવે પુર્હુષિત કરે પછી મોરા હાથમાં આપીશું મોક્ષે તમારા હાથમાં આપીશું તમે દિમાગ હોય તમારા હાથમાં પછી ખાવા પીવાનું સજન કરે ભગવાન મારીને કોઈ જાત નો ત્યાગ કર્યો નથી ભગવાન ને દુખ હોય નથી આ લોકો સાધુઓ કે છે ભગવ છે એ ભગવાન બહુ કરશે શા માટે સાધુઓ ભગવ છે તે જ પડતી ભગવાન જન્મ થી ભગવાન હોય કે પછી બીજા બે તો બાકી રહ્યા ને બે માં કશું કરવા ના હોય એમ મેઘાડ થાય રાત ની રાહ જોઈએ અવાર ક્યારે ઉકે તે પૂછાક કરવાનું હોય કે માર્ગ ઉપર આવું જોઈએ માર્ગ ઉપર આ માર્ગ અન્ય માર્ગ ઉપર છે ભરા માર્ગો પર ઉદાહરણ છે માર્ગ ઉપર આવું એ પણ પૂછા કરો ને હે રેખાદાર ના કોઈ દુનિયામાં વર્લ્ડ માં પુરસ્કાર અહીંયા ત્યારે અહીં આયા તું ને કે પુરસ્થ કર્યો કે શું કર્યું કો ભાવ ભાવ જો કર્યો ના હોત તો અહીંયા ટિકિટ ના લીધો તો અવાજ નહી ભાવ કર્યો ના હોત તો અહીંયા ટિકિટ લઈ ભાવ પેલો ભાવ કર્યો પછી સ્ટેશન ગયા પછી ભાવ આયોગ કર્યો ભાવ આયોગ કર્યો તમે શું કર્યું તમે શું કર્યું ભાવ થઈ ગયો હું તમે શું કર્યું અને એ તમે નથી આયા પગ આયા અત્યારે હાલ ઉતુરઆયા અંદર કોણ છે શું નામ છે આત્મા સુધાત્મા જે કોમા જે કોઈ ભાવ કરે એ જ ભાવ કરે ચા એ દુઃખ છે અત્યારે તો દુઃખ છે અત્યારે તો આત્મા થાય છે ને ત્યારે થાય છે સુખ થાય છે તેને સુખ જેને થાય છે તેને સુખ કોને થાય છે થાય છે પરમાત્મા સ્વરૂપ આત્મા અને મિકેનિકલ આત્મા મિકેનિકલ ને વ્યવહાર કરો વ્યવહાર આત્મા કરો વિતા હોય તા વ્યવહાર પોતાના તરીકે આપવા મારે બેઠા તો તે મારી બેઠા તો વ્યવહારતમાં યાર ને વિકલિકલ છે તો આપણે તાબે ને ધરાય ધરાય તમાર સાબેની કાર્યા પર તમારી સત્તા રચી આ પર સત્તા તમે આ બધું કરાવે અને તમે કહો છો હું કરું છું એટલું જ આ બંધ છે આ છૂટી જાય નઈ અને વ્યવસ્થિત કરે જેવું થાય નહીં થાય ના થાય માણસ થાય છે ભવિષ્યની ચિંતા તમને થાય છે ભવિષ્યની ચિંતા નથી જેને ભૂતકાળ ભવિષ્ય થવું છે ઈચ્છા છે તાર વકીલાત થોડી ખરાબ ઉત્સાહ કહેવાય ભારે પૂછાત કેવાય પૂછાથી ભારે બઉ તપાસ કરી ની બધું પણ એ મારા પૂછીએ કે સાહેબ સામાયિક કર્યો ચાર સામાયિક કરે આજે અને આવતીકાલે પૂછે સાહેબ સામાયી કેટલા કર્યા બે કર્યો ચાર નથી થતું આ વર્લ્ડ માં કોઈ માણસ ચંદ્ર ની શક્તિ ધરાવતો નથી સ્વતંત્ર શક્તિ એવું તમને લાગે છે બરોબર હા એટલે આ સમજવાની જરૂર છે આપણે કયા ભાગના કસરત છીએ રમનભાઈ નો બાપુ થો સસરો મોક્ષ માર્તારમ કર્મ ભ્રુતા રમ સર્વ તત્વનામ વંદે મોક્ષ સમાજ નેતા હોય અને સર્વ તત્વો જ્ઞાતા હોય કર્મ ઉડા કર્મો ભસ્મીભૂત કરી શકે તેનું કામ છે કર્મો તમારા કર્મોને જ્ઞાની પૂર ભસ્મીભૂત કરી નાખે તો જ આવરણ થશે વ્યક્ત કેમ કરી થાય વ્યક્ત વ્યક્ત કેમ કરી માં તો આનું હતું સમજાવો હતો ભૂતગલ એટલે શું આપડે અહી થી દાલ ભાતૃતિ શાક મોડા નાખ્યો અને પછી સવાર માં સંડા પાણી પીધું એટલે બાથરૂમ જવું પડે શ્વાસ લીધો એટલે ઉચ્વાસ થાય એટલે ભર્યું એટલે બાદ કરવાનું આપ શીખવાડો છો હે બાદ કરવાનું સિદ્ધાર્થ માંથી ઉદગલ ને બાદ કરવાનું એટલે સુધાર્થમાં થઈ જાય એવું આપ શીખવાડો છો પણ અમને કેટલા અજ્ઞાસો થઈ ગયા એટલે અમે ડેકોરેશન માં જઈએ ચાલે